માજીલોમાં જ એને મારી ઘટના ભાઈ બૌ હું કે નહી બઉ જાગ્રત નહી બઉ ખોરાક નહિ બઉ ભૂખ્યા કર્યો નહિ બધું આ સારું આપ્યું બધી નોર્મલિટી શું હતું કેવી રીતે આવે આનો આમાં નોર્માલિટી છે કે નોર્મલ રાખશે નહિ એને ગુલામ કરવા હું શું બીજી નાખું શું એવું નથી એવો રોગ નથી આ ભગવાન સાત માં લગ્યું હોય ને એ લોકો ચીકણા લોકો ચીકણું લખી નાખ્યું આપણે ચટણી માટે એટલે શું કરવા જેવું શું નહીં કરવા જેવું મારે યાદ થાય અને સદ્દર પાછા સારા હોય બાકી સદ્દ્રી ચેમના જ નહીં પ્રેરિત ચડે એ કામના નહીં માલકી વગેરે વાણી છે એ ભજન છે થવા જીમે ધીમે આવું ના થાય માણસ માણસ નો સ્વભાવ કેવો જે નાટક પણ એક પછી વિચાર કરતા કરતા સમજાયું કે જ્ઞાન લીધા પછી નો જે આનંદ છે એ આનંદ જ છે કે પછી આ જો બ્રહ્મચર્ય વાત કરવામાં આવે તો એને પાડવામાં કઈ મુશ્કેલી પડતી નથી એટલે જમીન હોય તેની અમુક ચીજ વાયુ હોય આપડે જેમાં બીજું વાયરું હોય ત્યારે ઓઈએ કે ભાઈ આ ચીજ તો આપડે વાયરી છે પણ બીજી આડ પેદા ઓછી ઓળખી છે એવી કાંઈ જ નાખવાની સર દેખ્યું કઈ નાખવાની બીજું કઈ ભાગ્યું નહીં વિચાર છોકરી જતી હોય ચાર કલાક ની તુસી નહી આવી છે એટલે છોકરા સર્જાય ત્યાં છોકરા બધા અને બસ મારે બીજે તારી મને વાંધો ને બધું પાછો આ દાદા જ્ઞાન એ બહુ મોટું સાધન છે આ બહુ મોટું સાધન છે ને સાધન હોય ના હોય શક્ય જ નથી થયું પહેરવો પડે ને સપનું આવેલું કે દાદા એ કપડા પણ ત્યાગી દીધા છે કપડા પણ ત્યાગી દીધા એવું એને સપનું આવેલું દાદા એ કયું दादा त्याग है त्याग करना जीवत हो त्याग अमर जीवत नहीं त्याग्रत ने अमार व्रत होने वर्ते मेरे ત્યાગ કેવું ના પડે ખરી પડે ખરી પડે અને ત્યાગ કરનારો જીવતો હોય કેવું કરનારો અહંકાર ને એ અહંકાર भगवाने कहीं त्याग भगवान दादा अपने अहंकार अहम अहम अहं, अहंकार गो दादा ज्ञान आपे एट निकली जाए अहंकार तो छेवी घी જીવન હોય ત્યાં સુધી અહંકાર તો હોય ત્યાં સુધી જીવન જીવી શકાય એટલે આ પેલો અહંકાર શું ફેર છે બીજું લાગણી વાત ના હોય જે હોય તે જ કાઢે કે સુધી વાંચ કાઢે અહંકાર બે ચાર અહંકાર છે એટલે મારામાં બધાંકરો પણ હતો એને નિર્જીવ અહંકાર કહી શકાય નિર્જીવ હા જીવા જીવ ને સમજો કે આવી રીતે જીવાજી ને સમજવા જેવું જેવું દેખાય છે પાવર આપેલું ચેતન એમ ચેતન કેવાય જ ને અધિકાર હોય અધિકાર એમ નથી કે ચેતન તો કાયમ હોય જેમ લોકો પેલું રોગ ચુંબક ઘસીયે कविराज पूछे हिंसात्मक भाव ભાઈ પૂછે છે કે હિંસાત્મક ભાવો કયા કયા કવિરાજ પૂછે છે માસ ને સેકન્ડ સેકન્ડે હોય સેકન્ડે હોય અજ્ઞાની માસ ને સેકન્ડ હોય લગન માં હોય લગન માં હોય है। तो तो पर ये दादा मलिकी वगर वाणी है ये भाषा पर હોય એવું લાગે છે ભાષા ની એટલે ગુજરાતી માં બોલે તો મદરાસી હોય તો એને અસર થઈ જાય બંગાળી હોય તો એને પણ અસર થઈ જાય માલિક ની વગર નહીં વાણી છે દાદા કે બીજી આપડી માલકી વાળી વાળી જોઈએ ગયા જો ભીખ જતી નથી ભીખ ભીખ ને ભીખ લક્ષ્મી ની ભીક માન ની છુટકારો થતો નથી રાતે નથી રાતે નથી કરી તું જોઈશું આ બધા ના બંગલા ઉભા રહ્યા ને ગયા બીજા તમારું <laughs> શું <laughs> વ્યવહાર પણ થઈ જાય છે પણ આ ખ્યાલના જતી રહેલી ચીજ છે એની અંદર ટકા પ્રશ્ન કરાય કેમ બરાબર એ હજાર લાખ તો આપણું દુનિયામાં આપડે કઈ તમ કરીએ આ બંગલા જોડે ત્યાં કરીએ આ પ્લોટ અમારો ધાકા ચાર માંથી ગમે તે જગ્યા હોય તો હિંસામક ભાવ હોય હિંત્મક હોય કફાઈ વાળા હોય માન બજાર ભર્યુંન બજાર અને તમારે જોડે આવ્યો હોય તેને પેલા ભાઈ આમ કર્યું ભાઈ પછી ગઈ આમ આવ્યું છે ખબર ના પડી ભાઈ અને પછી પેલો જોઈ રહ્યા આવી નાની બાબતો અસર કરે છે તમે મોટી બાબતો શું રહેશે આવી નાની બાબતો અસર કરે છે એ તો એ મારું આ રૂપ રોડું દેખાય છે એટલે સારું રૂડું દેખાય એટલે તમે રૂડું દેખાડવા માટે ભેગા કર્યા કઈ ને આવ્યો તો કારણ કે દેખાય ના આવે એમાં ભૂલી જાય વિટામીન છે મારાંત લગ્ન માં વચ્ચે પણ સિગરેટ માણસ જગ્યા નહિ આઠમી જગ્યા જવું પડ્યું માણસો જો ને પેપર પોતાની જાત કરનારો નથી કરે એટલે રૂટીન છે ખોટું છે એના કરતા શું ઉભા થઈને ખાવાનું એક જ ગુણા ની નામ હોય બીજા બચ્ચા કાકા તો ઘણી ના કહેવાય તમે આ ગણી કહેવાય સમાજ નો આવો ગયો છે આવી દુનિયા છે હિંસા આપણી બીજા બીજાની હવામાની હમાની આપડી થાય તો બીજા ની થાય પણ હું તો એને બધા નામ આપી દીધે માલ બજાર ને અમુલ બજાર લોકોને કહ્યું તમે માલ બજાર નામ પડે છે ને શું કરે કે થયા કરો બધા પૂછે આવું ના હોય આવું રીસર એને સુભારે શું બોલો વ્યવહાર કરવા ના નથી કે થઈ જાય ને એમની આસપાસ ને આનંદ શક્તિઓ છે આનંદ શક્તિઓ क्यों से नक्कीन द्वारा नक्की कर જેમ કહ્યું એને મારી ને એવું મારે ભાન થયું કે અમે વ્યાપાર ધંધા ના ક્ષેત્ર માં છીએ दररोज अन्े पार આપડે પુણ્ય જબરજસ્ત આપડે વિજ્ઞાન કામ લાગે છે આ વ્યવહાર માં જો આ વિજ્ઞાન ને બેસી જાય ને લોકો જીવન જીવવાની વ્યક્ત કરે છે બીજી કઈ સર્જા ખા ને ભગવાન હું લોકો ભગવાન શું કાર્ય કર્યું પડશે ને એને બે આરામ છે પુરાવા માં દેખાય કે આ એમને ભગવાન ને લોકો મા આવે નઈ માણસ ભગવાન ને બે નઈ ને બેવા તેગવાન ને હા ના રે જાણો ભગવાન કોણ છે તો જાણો તો જ ફળ ભલે તો જાણે આગળ ફળ કેમ ભલે જયંતિ અઢાર માણસ જયંતિ ધ્યાન કરે કેવું કરતો હોય નહીં એ વાત છે મૂર્તિ વસ્તુ છે મૂર્તિ જેને માટે ખાસ જરૂર છે ભગવાને કહ્યું હિન્દુસ્તાન લોકો માટે ખાસ મૂર્તિ ની જરૂર છે જાગૃતિ થી બધી મોટી છે ચિંતા માં બધા બહુ ખાસ થઈ જશે કે જળ પૂજા આપો જેથી થોડો જડ થાય આ સંસાર વ્યવહારમાં થોડો જળ થાય એટલે પણ લોકો એનો દુરુપયો છે બાકી ભાવા સાથ છે કે આ લોકો એમ તમારે આનો પરિણામ અવરો આવેલો હોય તો બીજે બધા એવું મૂર્તિઓ નથી મેમ્બર હોય બધું જોકે એ બધા તો આંખે દેખાય બધી નૌકા મંત્રા માટે લખ્યા છે ધાપેલું છે આ મૂર્તિ નૌકાર મંત્ર મૂર્તિ છે નકાર મંત્રા ના પકડે કરવા જ્યા થઈ ગયું થોડો ધંધાજી કરવા ગયા કહા સંસાર થઈ ગયો થોડું એવું થયું હતું લોકો એવો વચ્ચે કાળ આવ્યો હતો સાંજસો ચારસો એટલે આમને નિમિત્તે કહ્યું વસ્તુ તો આ જ થઈ ગઈ વ્યાખ્યા ગુરુ ગુરુ એટલે પેલું અત્યેન છે એમાં કરતા કરતા આ બધું સ્થાનિક વાસીએ વાસી બાજુ એ સાચું થાય નઈ આપડે <decorate> <laughs> <Harbor> <sharp involved> <hahQuihnh> ઢુંડીયો હોય ઝું એટલે પેલા પાછળ આયા ગયો ક્યાં સાધુ પણ સાધુ પણ કેવું મહાનતા હોય ઉદારતા હોય મહાનતા ગાળો પડે હા શોભે નહિ એક ડિગ્રી કાપે બધા અને એટલું બધી કે આ થો ને પછી કશું હાલવું નહિ વરાવવું નહિ સાધુ આવે ની લોકો પૂછે મહારાજ તો દહી માગે છે કોણ હાલતા કોણ હા દહી માગે માગે એ કઈ હોટલ માં તો જીત તો નકલી આપડે આપવું જોઈએ અથવા ઘી હોવું માગો ઘી છે ને અને આપડે કેટલા થી કેટલા ત્યાગી છીએ આપણું વિજ્ઞાન અહિંસક વિજ્ઞાન કેવું જ કોઈને જશે વિશ્વ ના કરે એવું છે બધાને ભગવાન જોડે મૂર્તિ જોડે આવું મૂર્તિ જોડે એવું બોલે રાગદેશ છોડવાના છે રાગદેશ છોડવાના રાક્ષ એને સહેજ રીતે નહી સે સહેજ રીતે નહી થતા પેલા તો અપમાન કર્યો ને તો દેશા જાય પણ આવો તો સંભાવ થઈ જાય ને નગર નો કંટ્રોલ બઉ સરસ રે સરસ છે ના પડે એવું પડ્યા છે એ તો પડે છે હવે એ તો ખરેખર પડે છે એમ કેતા હતા કે દાદા એમ કેતા હતા કે કોઈ પણ જીવ શરીર ની બહાર નીકળે પછી તેર દિવસ સુધી એને આપડે કઈ પણ કરીએ તો પહોંચે એને સાચું છે પૂછાયું કીધું કે એવું ની તૈયાર છે પછી જીવ બહાર નીકળે છે થાકી કોણ જાય છે મન વચન કાયા આખો દિવસ જોતા જોતા થાક લાગે છે તો થાકનાર કોણ છે કયા ને જોયા કરવાનું છે એ જોયા કરે ને થાકી જાય છે કોણ થાકે છે અસર જ ખોટી પડે જ થાકે પ્રાપ્ત થવાના જોવે છે જ્યાં સુધી આ બધી દખલ છે ત્યાં સુધી પ્રજ્ઞા પછી દખલ ના આવે તો દાદા થાકી તો ગ્રામ કરનાર ને થાક લાગે કામ કરનાર ને થાક જોના થાક થાય થાકી જવાનું થાક લાગી दादा कदा आप अभिप्रायो थता हे थाक लगे मन आम के वचन आम के थोड़ा अभिप्राय अंदर जता थोड़े हे शांत हो श्वासोश्वास पर ध्यान जाए સાધન નથી બધું કાયમ નું સાધન નથી એ બધા પોતાનું ના સાધન હોય તો બધી કોઈ સાધન ગોઠવે તેને જુએ પછી ટાઈમ કાઢે એટલે સામાયિક થઈ જાય બીજું ભૂલી જાય ને આપડે જાણવું છે જાણનાર છે રાગે પડશે કે એમને તારે હાથ કરી લઈને આવે તારે હોય હે મો વેલે પેતી નહીં તો આ આ તો આ છે દે હેરિંગ જુવે બરોબર છે સરસ છે સરસ સાવા તો આ બાર આ દે આ કે આપે કોઈ નું આપે ના હે ને ભાઈ આ હું કામ કા હું મજા ને હું કરું હું કરને આવત કે શું ભાઈ તો બીમાર પડે ત્યારે કહે કે મારે ભાઈ સુધી કરી જોતો કશું નહી જોતો હે ભગવાન આત્મા એને ત્યાં મે ગેલી જાવે કાર્ય તો કરને મળ્યા ભાઈ ભાઈ પડી થઈ કે કોઈ નું ખરા આ બધું મહી હારું હોય તો નહી બોલ્યાઓની વાત કરેને પુરા આ બારે તાર તીક્યો નો તાર સુ કરીશું કામ તીક્યો તડી તડી ના હોય ત્યારે હા એતો પછી ચાલ ને વાત અભિપ્રાય અભિપ્રાય અને નોંધાય આપડે એની નોંધ લઈએ શું કહ્યું નોંધ એટલે નોંધ અને અભિપ્રાય તો જુદી છે નોંધ રાખવી તે જુદી રાખી શકાય આપણે રોજ ચાલે વેલી બોલાવા આવે એમાં આપડે નોંધ રાખીએ નોટેડ નોટેડ ને ઓપિનિયન ઓપિનિયન નોટડાઉન કરવું એનું નામ નો પેલા અભિપ્રાય નોંધ અભિપ્રાય વગર લઈ શકાય અભિપ્રાય નોંધ રાખી શકાય કે નોંધ કરીએ આપડે નોંધ કરતા ને પોચે છે અને અભિપ્રાય વસ્તુ ને પોચે છે કઢી ખારી છે